શ્લોક નંબર ટુ નોટ ટુ દૂત કર્મ કરતા અને કોઈનું દૂત પણ ન કરવું તથા ચાડિયા પણ ન કરવું તથા ચાર ચક્ષુ ન થવું અને દેહને વિશે અહમ બુિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી એવી રીતે સાધુઓના વિશેષ ધર્મો કહ્યા અમારા આશ્રિત બ્રહ્મચારીઓ તથા સાધુઓએ કોઈનું દૂતપણું ન કરવું કદાચ કોઈ એમ વિચાર ન કરી કોઈ એમ વિચારી ન લે કે સાધુઓએ તો પારકાનું હિત જ કરવાનું છે તો દૂધ કર્મ ચાર કરોપકાર કરવાનો એવો પરોપકાર નથી કરવા અથવા સ્વભાવ ને વશ થઈને પણ એવું કર્મ ન કરવું બુદ્ધિથી ને ન કરવું હિત બુદ્ધિથી પણ તે કાર્ય ન કરવું સાધુઓ તેમનું હિત કરવું એ સાચી વાત છે પણ આવી રાજસી કે લૌકિક પ્રવૃત્તિ દ્વારા નહીં એવું હિત કરવાનું છે જેનાથી તેને આત્મકલ્યાણ પ્રાપ્ત થાય એવો ઉપદેશ સત્સંગ વગેરે પ્રવૃત્તિ જરૂર કરવી પારલૌકિક હિત આલૌકિક હિતમાં બહુ પડવું નહીં પણ એવી પ્રવૃત્તિ લૌકિક પ્રવૃત્તિ ન કરવી જેનાથી આત્મકલ્યાણની પ્રવૃત્તિનો ઉપકાર થાય દૂતનું કર્મ એટલે એકનો મૌખિક અથવા લેખિત સંદેશો લઈને બીજાને પહોંચાડવો તે દૂત કર્મ કહેવાય તે કરવું નહીં પૈશૂન એટલે ચાળિયાપણું પરરહસ્ય અપી અન્યસ્મી પ્રચ્છન્નમ નિવેદનમ પૈશુનમ એકની ખાનગી વાત બીજાની પાસે જઈને ખાનગી ચાર ચક્ષુ ન થવું ગુપ્ત ગુપ્તચર પણ ન કરવું છુપા રહેવા પણ છુપા રહેવા પણ બીજાની રહસ્ય વાત જાણીને બીજાને કહી દેવી તે ચાર કરવું મોટે ભાગે ચાર ચક્ષુ સાધુ રાજા મહારાજા હોતા એ બધા બીજા વૃત્તાંત જાણવા માટે ચાર ને મોકલતા તો એ સાધુના વેશમાં જાય સાધુના વેશમાં કોઈ બતાવે નહી તેમાં દૂતકર્મ અને ચાર કર્મ કરે તો પોતાનામાં નિસ્પૃહપણું તથા નિષ્કપટપણું તે જે સાધુતાના સદગુણો છે તેની હાનિ થાય છે તેનો નાશ થાય છે અને પૈસૂન ચાળિયાપણા કરવામાં નિર્દયતારૂપ દોષાચરણ થાય છે શ્લોકમાં આવી ક્રિયાઓનો નિષેધ કરીને ચકાર લેખો છે તે એવું સૂચવે છે કે સાધુ બ્રહ્મચારીઓએ કોઈ ગૃહસ્થના વ્યવહારિક નિર્ણયોમાં ભાગ લેવો નહીં આ બધી વ્યવહારિક ક્રિયાઓ રાજકીય અને વ્યવહારી લૌકિક છે એટલે એમાં ઈ ન કરવા એનો અર્થ એવો છે કે ગ્રહસ્થા વ્યવહારમાં પણ બહુ ડાપણ ન કરવું આપણે પૂછે તો એનું હિત થાય એટલું આપણે કે આપણે જાણતા હોઈએ કઈ દેવું બાકી બહુ એવા વ્યવહાર પૂછે તો એમાં કે અમે ખબર ન પડે એમ કહી દેવું શ્લોકમાં આવી ક્રિયાઓનો નિષેધ કરીને ચકાર લેખો છે તે એવું સૂચવે છે કે સાધુ બ્રહ્મચારીઓ નહીં ત્યાગીઓ માટે નિષેધ છે અમારા છોકરાનો આઠેગાળ વ્યવિશાળ કરી કે નહીં એમ સાધુ એમાં બહુ નિર્ણય આપણે સારું કરો બહુ સારા છે આપણે ઓળખતા હોય તો ઘણી વખત હોય તો પછી હાલે તો કારણ કે તેમાં સામેલ થવામાં ત્યાગીઓ માટે નિષેધ છે ત્યાગીઓને તેમાં અધિકાર નથી વ્યવહારમાં ત્યાગી છે અને વિધવા છે એ અમંગળ કહેવાય છે અસંબંધ કૃત વ્યવહારો ન સિદ્ધ હતી નશો કરનાર પાગલ દુખી વ્યસની બાળક ભયભીત આ સૌએ આ સૌએ કરેલો નિર્ણય ત્યાગી વ્યવહારમાં મિતાક્ષરામાં પણ અસંબંધાનો અર્થ આ જ છે કે જેને ઘર વગેરેનો સંબંધ છોડી દીધો હોય આવા નૈષ્ટિક બ્રહ્મચારી અને વાન પ્રસ્થા આદિ કરેલો વ્યવહાર નિર્ણય સિદ્ધ થતો નથી બ્રહ્મચારીઓ અને સાધુઓએ ભૌતિક શરીરમાં હું એવો અહમભાવ અભિનિવેશ આત્મનિષ્ઠાનો અભ્યાસ કરી આત્મનિષ્ઠાનો બરાબર અભિનિવેશ છે આત્મનિષ્ઠાનો અભ્યાસ કરીને ટાળવો આત્મનિષ્ઠાનો અભ્યાસ કરીને છોડી દેવો એ નો કરવો એટલે કેવી રીતે નો કરવો છે તો ખરો જ પણ આત્મનિષ્ઠાનો અભ્યાસ કરીને ટાળવો અને ભાવ એટલે અભિનિવેશ અભિનિવેશ હોય ઘાટો જેવો હોય એમ અભિનિવેશ કહેવાય અને શરીર સંબંધી સ્વજનો સગા સંબંધીઓમાં જાણવા છતાંય થાય એને અભ એન નામ અભિનિવેશ કહેવાય વિદ્વાન શું કેવા યોગ સૂત્રમાં એવું હતું ને અભિનિવેશ કોને કહેવાય એમ અજ્ઞાનીથી માંડીને વિદ્વાન સુધી જાણે કે ન જાણે તોય અતિવેગપૂર્વક થાય એમ અભિનિવેશ કહેવાય એટલે દેહને વિશે આ જીવને અભિનિવેશ થઈ ગયો છે એ અભિનિવેશને આત્મનિષ્ઠાનો અભ્યાસ કરીને ટાળવો દેહ ને દેહ વિષયમાં લેવું હોય તો બે ખરખું કહેવાય એમ અને શરીર સંબંધી સ્વજનો સગા સંબંધીઓમાં મમત્વ મોહ કરતા હજી અભિનિવેશ એક ડું આગળ છે મોહ કરતા એક ડગલું આગળ છે અભિનિવેશ ઈળવો વધારે કઠણ અને શરીર મોહમાં સાચું જ્ઞાન થાય તો મોહ ધીરો પડી જાય છે સાચું જ્ઞાન થાય આ અભિનિવેશ જ્ઞાન થયા પછી પણ લાંબે કાળે અભ્યાસે કરીને ઈ જ્ઞાન થઈ ગયું કે હું દેહ કરતા જુદો છું એટલે એને ટળી જાય એવું નથી મોહે એવું છે જો કે જ્ઞાન થાય એટલે ટળી જાય એવું નથી પણ એના કરતા બહુ ઘાટો મોહ હોય અભિનિવેશન અભિનિવેશ દેહિમાન જાજુ થોડું હોય અભિનિવેશ થોડો હોય જ નહીનિવેશ છે એ થોડો મને થોડુંક દેહાભિમાન છે એમ કહી શકાય અને કોઈ થોડું ટાળતા ટાળતા બાકી રહી ગયું હોય તો બરાબર હોય કે ઘાટાયું બરાબર થોડોક એટલે પાતળો હોય અભિનિવેશ અભિનિવેશ આ ક્વોલિટીમાં જાય ત્યારે જ એને અભિનિવેશ કેવાય થોડો હોય તો ક્વોલિટી નો કેવાય થોડો હોય બળદ છે નાનો હોય ત્યારે વાસડો કેવાય એટલે પછી મોટો થઈ જાય બળદ કહેવાય મોટો વાસડો એમનો કેવાય નામ જ બદલી ગયું નામ અભિધાન જ બદલી ગયું એમ કેવાય એને બળદ્યો મોટો વાસડો એમનો કહેવાય એટલે ઘાટો અને પાતળો અમુક વધારે થઈ જાય ત્યારે અભિનિવેશ અભિનિવેશ ન જાય એટલે જ અભિનિવેશ કહેવાય મૃત્યુ ને પાર વિયો જાય એટલે અભિનિવેશ માણસ શરીર પડી જાય છે પણ શરીર ભાવ જાતો નથી એટલે ને અભિનિવેશ મૃત્યુ પારવ્યું એટલે મરણ એક મરણમાંથી એક દેહમાંથી બીજા દેહમાં જાય ને વચ્ચે મરણ આવે તો એ કંઈક એને મરણનો ઘા છે એને જરાય કાંઈ અસર ન કરે ને એવો ને એવો દેહાભિમાન હામે પાર ઉતરી જાય ત્યારે અભિનિવેશ કહેવાય બ્રહ્મચારીઓએ ને સાધુઓએ ભૌતિક શરીરમાં હું એવો અહમભાવ અભિનિવેશ આત્મનિષ્ઠાનો અભ્યાસ કરીને છોડી દેવો અને શરીર સંબંધી સ્વજનો સગા સંબંધીઓમાં મમત્વ જે આ મારા છે એવો સ્નેહભાવ ન રાખવો આદિશબ્દથી વસ્ત્ર કે પાત્ર વગેરેમાં પણ મમત્વ ન રાખવું સ્વજનો કે વસ્તુ પદાર્થ દેહની સાથે લાગેલા છે પણ તેને આત્મા સાથે સંબંધ નથી મહાભારત શાંતિ પર્વમાં કહ્યું છે મોક્ષાય કલ્પતે સ્વયંભુ ભગવાને કહ્યું છે કે સ્નેહથી બંધાયેલાની મુક્તિ થતી નથી સગા સંબંધીઓના સ્નેહના બંધનથી જકડાયેલ મોક્ષ થતો નથી અહમને મમત્વ અધ પતનનું કારણ છે એમ ભિક્ષુગીતામાં કહ્યું છે દેહમ મનોમાત્ર મમ ગૃહીત મમા મિત્ય થીઓ મનુષ્યા એશો મન્યોઅય ભ્રમેણ દુરંતપારેમસી ભ્રમંતી સ્વાભાવિકપણે અહમ બુદ્ધિના મનુષ્યો અંધબુદ્ધિના મનુષ્યો શરીરને મનહકલ્પિત રીતે હું માની બેસે છે અને તેને લીધે મહત્વ પણ કરે છે એટલે મનહકલ્પિત રીતે તે પછી આ હું અને આ મારાથી જુદો એમ માનીને દુરંત અજ્ઞાનમય સંસારમાં ભ્રાંતિથી ભટકા કરે છે ભાવને મમત્વની ભાવના તો યુ પણ અહમ બુ કરવી એને પશુ બુ મારાતી કીધી છે ત્યાગી થઈ અને કુટુંબી સ્નેહ રાખે તો મારાજ કે અમને પશુ જેવો દેખાય છે કારણ કે પશુ બુદ્ધિ છે આપણે ઘણી વખત માણસ માં હોય કે આપણે સમજતા ન હોય આપણે ખબર નથી કે ભાઈ આપણે આ પણ સમજવા માગતા ન હોય એટલે મહારાજકીય એમને પશુ જેવો દેખાય સમજવા માગે નહી માનો ત્યાગી થયા એટલે કાંઈ એને ત્યાગી થાય એટલે તે દિવસે તે દિવસે એને શરીર માંથી અહંભાવ ને હગામાંથી મમત્વ ભીવું જાય એવું ન હોય પણ ટાળવા માગતો હોય તો એ પશુ ન કહેવાય ટાળવા જ જો ન માગતો હોય સમજવા જ માગતો ન હોય તો એ પશુ કહેવાય પશુ તમે સમજાવો તો સમજાય એની ઈચ્છા જ નથી સમજવાની એને માથું મારવાની જ ઈચ્છા બીજું કઈ નઈ એટલે એને પશુ બુદ્ધિ કીધી ખાલી સ્નેહ ને સ્નેહના વિષયમાં આવું થાય તો પશુ બુદ્ધિ કે કોઈ પણ વિષયમાં આવું થાય તો પશુ દેહ ના મમત્વના વિશે બાકીને બીજા કેવું કહેવાય બીજા કોઈ વિષયો બધા મૂળ છે બીજા કોઈ વિષયમાં હોય પંચ વિષયમાં હોય કે કામ ક્રોધા દીક માં હોય એનું મૂળ દેહ છે દેહ હું માનવ એટલે એ થાય છે પાંચ યોગ સૂત્ર માં પાંચ આવ્યા હતા ને અવિદ્યા ને અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ મરણ ની અરે કનેક્શન કરનારું પાંચ આ એક હોય તો થાય જો એ પાંચ વાના નો હોય ક્લેશ કેવાય છે પંચ ક્લેશ પાંચમાંથી એકે જો નો હોય તો એને એના અનંત જન્મના કર્મ હામે જ પડ્યા હોય અને અતિ ભૂંડા કર્મ હોય તો પણ એને જન્મ પૂર્વના કર્મ નથી પૂર્વના કર્મ તો બીજા નંબરમાં ઉભા છે જન્મ મરણનું કારણ છે એને માન્ય છે આને આ પાંચ ક્લેશમાંથી એકદ એને પકડી રાખ્યો છે એને દેહ હું છું ત્રણે નરક ના દ્વાર છે પછી એમાંથી બે કર્યા કે ભાઈ કામ એશ ક્રોધ એશ રજો ગુણ મહાપાપમાં મહાશનો ક્રોધ ને તૂટાળે કારણ કે બધાનું મૂળ એ છે એમ એના કરતા બધાનું મૂળ છે એ દેહમાં અહમભાવ છે મધ્યમણીને પંચ ક્લેશો જો દેહ માંથી એને અહંભાવે પોતાના કર્મ તો હું ભગવાન ભગવાનની ઈચ્છાથી આવે તો વાત જુદી છે પણ એને જન્મ મરણ એના ગમે એવા કર્મ હોય તો પણ ન થાય એને કર્મ નો એનું કર્મ પોતાનું કર્મ ન એને નકર કર્મ કોઈને આમ કે કોટી કલ્પ સત છોડતા નથી પણ એ ક્યાં સુધી કે દેહને હું માને ત્યાં સુધી દેહમાંથી એને અહંભાવ યોગ્યો પછી એને સારું કે નબળું કાંઈ કર્મ લાગતું નથી પછી મહારાજે કીધું કે નબળું કર્મ કરે જ નહીં નબળું કર્મ જેને દેહમાં અહંભાવ નથી એ નબળું કર્મ કોઈ કરે જ નહીં કારણ કે દેહમાં અહંભાવ છે એ નબળું કર્મ કરાવવા માટે ઝકઝોર કરે છે એને મજબૂર કરે છે દેહ માં ઓલું છે એટલે એ પછી નબળા કર્મ કરે છે જયારે દેહ માંથી અમભાવ ત્યારે એને કોઈ નબળું કર્મ કરવાનો પ્રશ્ન નથી ઇન કેસ કઈ થઈ ગયું સંજોગ વસા તેનાથી પણ જો એને દેહને વિશે માનીનતા નથી તો એ કર્મ એને અડી ના શકે એને એનું કાંઈ ભૂંડું ન કરી શકે એવું એટલે કર્મ કરતા કરતા પણ કર્મ અડે નહી એટલા માટે ભગવાને એમાં આખા જગતને કાપી નાખે તો એને પાપ ન લાગે દેહભાવમાં જ છે બધું પાપ ભેર્યું છે દેહભાવ દેહભાવ આવે એટલે બધું લાગે એને નિરંજન પરમમ સામ્યમ ઉપરે આનાથી રહિત થઈ જાય ત્યારે એને કોઈ કર્મ અડતું નથી એવું કીધું છે હું બઉ હારો છું એક દેહભાવ દેહ ભાવ જ છે ત્યાં સુધી જન્મ બન ભગવાન એને હારાનું ફળ આપે તો હારો છે એટલે હારો પણ હું આ શરીર નથી એને ભગવાનનો સેવક છું એવો જયારે એને ભાવ બંધન થાય ત્યારે દેહ ભાવ છે એ ભાવને એને ભાવ બંધન કહેવામાં આવે તો મારા ત્રણ ભક્તિ કીધી છે ને બાસઠ માં વચના ત્રણ પ્રકારનો અંગ એને અંગ કીધું એક તો સેવક ભાવ પ્રેમ લક્ષણા અને આત્મનિષ્ઠા આ ત્રણ વિના જીવનું કલ્યાણ થતું નથી પાંચ વર્ષ પાંચ દાડા વધારે જીવીને પણ એકાદું જો એમાં સિદ્ધ કરીને મરે તો સારું અમે તો એ ત્રણેય દ્રઢ કરીને રાખીએ છીએ પણ જો એકાદું પણ જો એ થાય એ એક નો થયું હોય તો એની પેલા મરવું એ ઠીક નહીં એવું મારે કીધું પાંચ દાડા વધારે જીવી ને બે માંથી એક જ એક કોઈ પકડી લે પોતાના કે રુચિ પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે એક પકડી લે અને પછી મરે તો ઠીક એ ત્રણે છે એ ભાવ પ્રધાન અંગ છે ભાવ પ્રધાન એનું કયું કરતો એટલે એ સેવક ભાવ થઈ ગયો એમ ન કહેવાય કયું તો ન કર હો કરે પણ એને અરે સેવકનું ભાવ બંધન એને નથી માલિક ને ભાવ બંધનિ કરે છે હૃદયપૂર્વક ભાવ બંધન થવું જોઈએ હું ભગવાન સેવક છું જેમ દેહમાં જેમ ભાવ થઈ ગયો છે એવો બહુ અતિ ભાવ થઈ ગયો છે એટલે જન્મ મરણનું કારણ છે એ હંધાય નું મૂળ માત્ર છે દેહમાં અહંભાવ અને દેહમાં અહંભાવ હોય સંસાર લાગે અને બધા અહમ અને મમત્વ અધા પતન નું કારણ છે એમ ભિક્ષુ ગીતામાં કહ્યું છે દેહ મનો માત્ર ઈમં ગૃહિતા મમાહ મિંધયો મનુષ્યા ઈશોહ મન્યોય ભ્રમેણ દુરંત પે તમસી ભ્રમંતી સ્વાભાવિકપણે અંધ જેને ભગવાન સેવકપણાનું ભાવ બંધન થઈ જાય એને ઓટોમેટિક દેહભાવ છે એ ઓછો થાય દેહભાવને દેહભાવ અનાદિકાળનો અભિનિવેશ થઈ ગયો છે એને કાઢવા માટે એવું ને એવું ભાવ બંધન બીજી જગ્યાએ થવું જોઈએ હું આત્મા છું હું આત્મા છું એમ કરીને એ કઈ દેહભાવનન કરવાનું કીધું પણ મનન આવી રીતે કરવાનું કીધું કે આ ભાવ બંધન અહીં છે એને ઉખેડીને ક્યાંક બીજી જગ્યાએ એવી જગ્યાએ રાખવું પ્રબળ જગ્યાએ તો આ ભાવ બંધન છે એ થોડુંક ઓછું થાય અને અંતે પછી હાવ જાય ભગવાન દયા કરે લ્પિત રીતે હું માની બેસે છે અને તેને લીધે મમત્વ પણ કરે છે તે પછી આ હું અને આ મારાથી જુદો એમ માનીને અજ્ઞાનમય સંસારમાં ભ્રાંતિથી ભટકા કરે છે અહંભાવ અને મમત્વની ભાવનાને તો યુધિષ્ઠિરે પણ પશુનો ગુણ કયો છે નવે તે જીત ભક્તાના મમાહમીતિ માધવ ત્વ તવેતી ચ નાનાધીહિ પશુનામીવ વૈકૃતા હે અજીત માધવ હું અને મારું તું અને તારું આવી પશુના જેવી ભેદ બુદ્ધિ આપના ભક્તોમાં નથી હોતી તો આપમાં તો હોય જ ક્યાંથી ભગવાન માં જેને ભાવ બંધન થી જોડાયો હોય તો ભગવાનમાં પાકું ન થાય ત્યાં સુધી દેહ ભાવ જાય ગમે એમ કરે તો મનુ પણ કહ્યું છે કે ના એમ માર્ગો ઋષિકેશાનું વર્તના આ જળ શરીરને જ આત્મા માનીને તેને માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી તે ભગવદ્ ભક્ત સાધુઓનો માર્ગ નથી પ્રહલાદજીએ કહ્યું છે કે સ યદાનુવ્રત પો પશુબુદ્ધિ વિભિ વિભિદ્ય અન્ય અન્ય એશ તથાન્યો મિતિભેદ ગતા સતી ભગવાનની કૃપા હોય તો મનુષ્યની પશુબુદ્ધિનો નાશ થાય તે પશુબુદ્ધિને લીધે તો આ હું ને આ મારાથી ભિન્ન આવી ખોટી ભેદબુદ્ધિ પેદા થાય છે એટલા માટે જ સુખદેવજીએ પણ કહ્યું છે કે રાજુ બુ મિમાહી હે રાજ બુ એટલા માટે મરવાનો છું કે હું રાજા છું એવી પશુ છોડી દે એટલે ટૂંકમાં પશુ બુદ્ધિ છે માણસ પોતાને હું માને છે એટલે એ પશુ પશુઓ એવું માને છે અને પશુઓ સમજાયવા સમજતા નથી માણસ માને છે પણ જો એને સમજાવવાળો મળે તો સમજી જાય તો એને પશુ બુદ્ધિનો ત્યાગ કર્યો અને નગર પશુ બુદ્ધિ કહેવાય સમજાય એવા સમજાય તો પશુ બુદ્ધિ કહેવાય એટલા માટે જ સુખદેવજી પણ કહ્યું છે કે તમ રાજન મરીષ્ય પશુબુદ્ધિ મિમામ જહી હે રાજન હવે હું મરી જઈશ આવી અવિવેકભરી ધારણા પશુબુદ્ધિને છોડી દો એટલા માટે જ પ્રહલાદજીએ અહમત્વ ત્યાગ કરવાનું કહ્યું છે અહમ અમેતી દૌર્જન્યમ દેહાદો મોહજમ ત્યજેત દેહ અને દૈહિક પદાર્થોમાં મોહથી ઉત્પન્ન થયેલી હું અને મારું તેરૂપ દુર્જનતાને છોડી દેવી જોઈએ અહમ અને મમતા રહીતના હોય તેને ભગવદ્ધામની પ્રાપ્તિ થાય છે એમ સુધુત્ર ઉગ્રશ્રવા કહે છે તે એ તદ અધિગ્છતી વિષ્ણુર યત પરમ પદમ અહમ મમેતી દૌરજન્યમ ન યામ દેહ ગેહજમ જેને આ દેહમાં અને ઘર આદિ દેહના સંબંધવાળા પદાર્થો કે વ્યક્તિઓમાં હું અને મારું આવી નથી તે લોકો વિષ્ણુ ભગવાનના પરમપદને પામે છે જેનામાં અહમભાવ અને મારા પણ હોય છે તેનાથી તો ભગવાન પણ દૂર જ રહે છે તે તત્વોએ સ્તુતિ કરી તેમાં કહ્યું છે કે યત સાનું દેહે ગેહે મમાહમિત્ય મમાહમિત્યુર દુરાગ્રહાણ પુસામ સુદૂર વસતોપી પુર્યામ ભજેમ તત્તે ભગવન પદાબ્જમ જે મનુષ્યને દેહમાં અહમભાવનો દુરાગ્રહ છે અને ઘર આદિમાં મમતાનો દુરાગ્રહ છે તેમના અંતર્યામી હોવા છતાં તેઓથી દૂર રહેનારા એવા આપના ચરણ કમલને અમે ભજીએ છીએ અંતરિયામી હોવા છતાં એ દૂર રહે છે એટલે ભગવાન અંતર્યામી હોવા છતાં બે ભેડા રહે છે તોય પણ ભગવાન એની સંબંધ માનતા નથી કે આ મારો છે એવું માનતા નથી કારણ કે એણે જ નક્કી કરી રાખ્યું છે કે હું તો આ છું એ જો માને તો ભગવાન એવું માને કે અમારો એ પોતે માને કે હું ભગવાનનો છું તો ભગવાને એટલો રિસ્પોન્સ આપે છે કે આપણે જેવું માની એવું ભગવાન પોતે રિસ્પોન્સ આપે અંતરી આવી છે એટલું જ કરે છે કે આપણે જે કરીએ એનો રિસ્પોન્સ આપીએ પ્રગટ થઈને કાંઈ કે નહીં देहे अहंता भवित यावत ममता दैहिकेशु पुमसोग्नस भवे तावत नोपशाम्य संस्कृति ज्यादी अज्ञा मनुष्य ने शरीर में हूँपना अभिमान रहे दैहिक पदार्थों के सगा संबंधी में मारपना अभिमान रहे त्या सुधी ते संसार बंधन छूटत नहीं आशिष्ठ मुनिए कहूँ ब्रह्माएं पर एट कहूँ के સ એ ભગવાન દેદનંતસર્વાત્મા શ્રિતપદો નિર્વલિકરા દુસ્તરામિતી દેવમાયા નૈષા મમાહમીતિ ધી શૃગાળભ્યે જે નિષ્કપટ ભાવથી પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દે છે અને પોતે પોતાને પણ અર્પણ કરી દે છે તેના ઉપર ભગવાનની કૃપા થાય છે તે ભગવાનની દુસ્તર માયાને તરી શકે છે વાસ્તવમાં ભગવાનના ભક્તોને કૂતરા કે શિયાળા શિયાળના ભક્ષ્ય જેવા આ શરીર હોતા નથી આ અંગેની વધારે વિગત ભરત આખ્યાનમાં જોઈ લેવી સંક્ષેપ લિતા મયક ગ્રંથે જ્ઞેય એ અને અમારા આશ્રિત એવા જેમ એવું કીધું છે કે આઠ સત્તર છે જેને અમે માનેલા છે એમાંથી જાણવી પણ એનાથી વધારે વિશોધિત એ કહેવાય કે સાંપ્રદાયિક અર્થો દાખલા તરીકે ભાગવતમાંથી જાણવું એટલે સત્સંગી જીવનમાં કે જે ધર્મામૃત આદિ ગ્રંથો હોય એમાંથી જે વધારે વિસ્તાર કીધો હોય એ આપણે માટે બરાબર કહેવાય હવે ધર્મોપદેશનો ઉપસંહાર કરે છે કે સમગ્ર અમારા આશ્રિતોના સદાચાર રૂપ જે ધર્મ તેને મેં દેશ કાળ અને બુદ્ધિને અનુરૂપ વિચારીને નિર્દેશ માત્રથી સંક્ષિપ્તથી આ પ્રમાણે લેખા છે આ ધર્મોનો વિસ્તાર તો અમારા સંપ્રદાયમાં ઈષ્ટપણે માનેલા જે શ્રીમદ ભાગવત આદિ ક્ષશાસ્ત્રો તેમનાથી જાણી લેવો અને તેમાં પણ વિશેષે કરીને અમારા સંપ્રદાયના કરેલા ગ્રંથ જે સત્સંગી જીવન વગેરે ગ્રંથોથી જાણવા શ્લોક લિતા ફલદાય અને સર્વે જે સત્સા તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે તે કહે છે જેથી આ શિક્ષાપત્રી કેવળ આશ્રિતોને માટે જ છે એવું ન માની લેવું જે આશ્રિત નથી તેને પણ વિશ્વાસ કરવા યોગ્ય છે કારણ કે મેં સમગ્ર સત્તાસ્ત્રો સાર મારી બુદ્ધિ એ કરીને ખેંચીને સર્વ મનુષ્યોને આશ્રિત હોય અથવા આશ્રિત ન હોય અભિષ્ટ ફળ આપનારી આ શિક્ષા લખી છે અને એ હેતુ માટે અમારા જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું અને આ શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોનો સાર છે અને મનુષ્યોને મનવાંછિત ફળને આપનારી છે અને જીવના જન્મ મરણરૂપ સંસ્કૃતિ દૂર કરવા અવતરેલા એવા મેં પ્રવર્તાવી છે એટલા માટે મારા આશ્રિત ભક્તોએ સાવધાન આ શિક્ષા પત્રુ પણ ક્યારે એનું ઉલ્લંઘન કરીને પોતાની મેળે ફાવે તેમ સ્વચ્છે ક્યારે ન વર્તવું શ્લોક નંબર ટુ નોટ સિક્સાયો શિક્ષાપત્રીમાં કયા પ્રમાણે વર્તશે પોતપોતાના ધર્મોને પાળશે તે પુરુષો અને સ્ત્રીઓ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની સિદ્ધિરૂપ ફળને પામશે અર્થાત પોતાની ઈચ્છા મુજબ ધર્મસિદ્ધિ અર્થસિદ્ધિ કામસિદ્ધિ અને મોક્ષરૂપ સિદ્ધિને નિશ્ચિત પામશે જે જે જેને ધર્મ આદિકમાં જે જે અભીષ્ટ હશે તેને તે તે પામશે આવા મહારાજના પ્રતિકના વચન છે મહારાજના આશીર્વાદ છે એમાં કોઈ સંશય લાવશો નહીં શ્લોક નંબર ટુ નોટ સેવન નેથમ યા આચરીશ્યંત તે તસ્મત્ સંપ્રદાય અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે અંગે દોષ કહે છે જે મારા આશ્રિત સ્ત્રીઓ કે પુરુષો આ મારી લખેલી શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે અર્થાત્ મારી લખેલી શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદપણે પોતાના મનની મેળે વર્તશે તે તો અમારા અમારા નથી તેમ અમારા ભક્તોએ સમજવું કારણ કે ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલો ઉપદેશ જ સંપ્રદાય છે અને તે પ્રમાણે જે ન વર્તે તે તો સંપ્રદાયથી બહાર છે અને તેમનો સંઘ પણ મેળવો એમ જાણવું શ્લોક નંબર ટુ નોટ એટ ટુ નો કાર્ય વે તો પૂજ પ્રતિવાસર અમારા આશ્રિત તમામ સત્સંગીઓએ આ શિક્ષાપત્રીનો નિયમપૂર્વક પાઠ કરવો તેમાં પણ જે અભણ હોય સ્પષ્ટપણે અક્ષરોનો ઉચ્ચાર કરી શકતા ન હોય તું શબ્દથી એવો અર્થ સમજવો કે જે પાઠ કરવામાં અધિકારી ન હોય તેમણે આદર ભાવથી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું અમારી વાણી મારા દ્વારા કહેવાયેલા ધર્મોને પ્રકાશિત કરનારી શિક્ષાપત્રી મારી મૂર્તિ છે એમ જાણીને પરમ આદર થકી માનવી આ શિક્ષાપત્રીથી જ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે અર્થાત્ જેઓ અર્થગ્રહણ સમર્થ છે તેમણે તો શિક્ષાપત્રીમાં કહેલા અર્થોને મનમાં બરાબર ધારીને તે તે આદેશોનું સારી રીતે અનુષ્ઠાન કરવું તેને તો એ આદેશ છે પરંતુ જેઓ અર્થગ્રહણમાં અસમર્થ છે તેમણે તો શ્રવણથી અર્થગ્રહણ કરી ધારણ કરવા કારણ કે અનુષ્ઠાન દ્વારા જ યથાર્થ ફળને આપનારી બને છે એમ જાણવું જેઓ શ્રવણની પણ જેઓને શ્રવણની પણ સગવડતા નથી તેમણે પ્રતિદિન આ શિક્ષાપત્રીની યથા મિલિત ઉપચારથી શ્રદ્ધાથી પૂજા કરવી તાત્પર્ય એ છે કે ભગવાનના આદેશોમાં શ્રદ્ધા માત્ર હશે તો પણ તેને ભવિષ્યમાં તેના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થશે અને તેનું આત્યંતિક કલ્યાણ થશે માટે પઠન માત્ર શ્રવણ માત્ર પૂજન માત્રમાં પણ શ્રદ્ધા રાખનારાનું કલ્યાણ થનારું છે માટે તેનો માટે તેને તેનો આદેશ કયો છે આ શિક્ષાપત્રી એકાગ્ર વાંચવી એવું મારે કીધું છે એનો અર્થ એવો છે કે ભગવાન આદેશ આમાં શું છે કેટલા આદેશ છે એને બરાબર હૃદયમાં ધારે જીવમાં ધારે એની પ્રમાણે અનુષ્ઠાન કરે તો એ પાર પડી જાય પોતાને કઈ ખબર પડતી ન હોય તો સાંભળે કે આનો આદેશ આવો છે અને અનુષ્ઠાન કરે તો ખબર ન પડતી હોય તો શ્રદ્ધા રાખે રાખે તો અનુષ્ઠાન કરવાની ઈચ્છા થશે અને ઈચ્છા થશે અને અનુષ્ઠાન કરશે તેથી કલ્યાણ થાય આગળ થઈ ગયું એવું નથી પણ શ્રદ્ધા હોય તો એ મને કરવા જ તે દેશ કાળથી નિર્બાધ મારું રૂપ છે માટે મને તે રૂપે સાક્ષાત માની મૂર્તિમાન દેખે છે દ્વૂત સર્ગો લોકેશમી દેવ આસુર આસુર એવ છે આ જગત માં દેવી અને આસુરી બે જાતના લોકો હોય છે પણ આસુરી સંપત્તિ વાળાને ક્યારેય આપવી કારણ કે જે પાત્ર ન હોય તેને આપવાથી વિપરીત ફળ થાય છે દેવી સંપત્તિ અને આસુરીસંપત્તિ શ્રી ભગવદ્ ગીતામાં કહી છે અભયમ સત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગ વ્યવસ્થિત દાન દમશ યજ્ઞ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધસ્્યાગ શાંતિર પરીશુન દયાભૂતેર લૌલુપ્ત માર્ધવમ્રિર ચાપલં તેજ ક્ષમા ધ્રુતિ શૌચમ દ્રોહો નાતિમાનિતા ભવંતિ સંપદમ દેવી મભિજાત ભારત એટલા ગુણ હોય ત્યારે ભગવાનની સંપત્તિનો સદુપયોગ કરી શકાય આ તો ભગવાનની સંપત્તિ છે ને ભગવાનનું તેજ એટલે ભગવાનનું તેજ છે એને માણસ સીધે સીધો લઈ લે તો એનો દુરુપયોગ કરી થઈ જાય છે જે દેહ ભાવથી એનો દુરુપયોગ થાય એટલા ગુણો મેળવે ત્યારે એ પછી એનો દુરુપયોગ ન કરે એટલા માટે કીધું કે દૈવેને આપે આસુરીને ન આપે આસુરીઓ છે એનો દુરુપયોગ કરે આસુરી લોકો પાસે સિદ્ધિ તો ઘણી હતી રાવણ કંસ હિરણકશીપુ એની પાસે સિદ્ધિ તો કેટલી એટલે આસુરી માણસને એમ કે આ શિક્ષાપત્રી સારી છે એનો ગયો ને એનું કલ્યાણ થાય એમ કે એનું કલ્યાણ ન થાય કે માણસ કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે એનું કલ્યાણ થાય ને સારી વસ્તુ મળી જવાથી કંઈ એનું કલ્યાણ થઈ ગયું એવું નથી હોતું એ હિરણ કશીપોને કેટલી સિદ્ધિ હતી બહુ સારી હતી પણ એનો બધા ઉપયોગ એને અવળો કર્યો છે હરખો કર્યો રાવણની એ બધા સિદ્ધિવાળા જ હતા ઋષિ મુનીઓ પાસે જે સિદ્ધિ હતી એના કરતા રાવણ પાસે વધારે સિદ્ધિ હતી રાવણથી બધા ઋષિ મુનિઓ ડરતા હતા વિશ્વામિત્ર હતા એ ઋષિ હતા અને બાહોશ હતા લડવામાં પેલા રાજા હતા એટલે અને દયા બહુ એટલી બધી હતી ને એમ કારણકે વસિષ્ઠ ઋષિના હો દીકરા હોય એને મારા વિટલે એવા હતા તો રાવણને નહોતા ભૂખતા લ્યો રાવણ ના માણસો નહીં નતા ભૂખતા એટલે એ રામને લઈ આવ્યા તો એનો અર્થ એવો હતો કે રાવણ નગર આ તો એને કઈક કરી નાખે નઈ રાવણ ઊંધો પડી જાય સીધો પણ રાવણ એના વિશ્વામિત્ર કરતા રાવણ માં વધારે સિદ્ધિ છે એટલે એનો યજ્ઞ થવા નથી દેતા પેલા રાવણ માણસો એનો યજ્ઞ ન થવા તો અસુર માણસો માં કઈ સિદ્ધિ ઓછી હોય શક્તિ ઓછી હોય એવું ન માની લેવું શક્તિ ઓછી માણસ મેળવી લે કે સિદ્ધિ કે સદગુણ કઈ મેળવી લે તો સદગુણો કલ્યાણકારી છે કે કલ્યાણકારી શું થાય શું થાય કલ્યાણકારી વિનિયોગ છે એનો વિનિયોગ છે ને એ સદ કલ્યાણકારી થાય વિનિયોગ ક્યાં કરે છે એનો વિનિયોગ થાય તો અલ્પ એવું હોય સિદ્ધિ નો હોય એને ભગવાન એક એવી વ્યવસ્થા કરી જો કે એને બહુ મોટું જ થઈ ગયું તો જ એનું કલ્યાણ થાય એવું કઈ જરૂર નથી એની પાસે છે એ વસ્તુનો વિનિયોગ જો ભગવાન ને ભગવાન ને ભગતની સેવામાં કરે એટલે પૂરું થઈ ગયું લેવ ધૂળ જેવો હોય તો કાંઈ એનું કલ્યાણ થઈ જાય અને આખા જગત સિદ્ધિઓ મેળવી હોય અને એનો ઉપયોગ સરખો ન કરે તો એનું કલ્યાણ ન થાય ઉલટું એનું અકલ્યાણ અધન થાય ઉપયોગ ને આધારે કલ્યાણ છે વસ્તુને આધારે કલ્યાણ નથી કે એની પાસે આવી સિદ્ધિઓ છે એટલે તો એનું સારું જ થઈ ગયું એમ એની પાસે આવા સદગુણ છે એટલે એનું એનું સારું જ થઈ ગયું એને એટલો શાસ્ત્ર અભ્યાસ કર્યો છે એટલે એનું સારું થઈ જાય એની પાસે જાય એના એનું બધું સારું થાય એવું કઈ ન હોય એનો ઉપયોગ ક્યાં કરે છે એને કેવો કરે છે એનું સારું થાય ગુણ ઉપયોગ સિદ્ધિનો ઉપયોગ શાસ્ત્ર ઉપયોગ એ ક્યાં કરે છે એ તો એનો જીવ જેવો હોય એવું કરે હિરણ કશીપુ છે એ કઈ થોડો પરોપકાર કરવા જાય ભગવાન ભગત ને હેરાન કરે અને હેરાન કરતા કરતા વધે એટલા ભોગ પૂરા કરે મુખ્ય લક્ષણ એ મારા સત્સંગી કીધું છે આસુરી નું મુખ્ય લક્ષણ શું ભગવાન ના ભગત નો દ્રોહ કરે દ્રોહાચરણ્ય લક્ષણ ભોગ એ સેકન્ડ લક્ષણ છે ભોગ તો દૈવી લોકો હોય પાસે ભોગવતા હોય બધા દેવતા છે એ ભોગી છે બધા દેવતા ભોગી છે દેવતા એ કે કોઈ ત્યાગી નથી એને કોઈ એમ થાય કે આપણે મળી ગયું તો આપણે બીજે વેચીને ખાઈ એવું ના હોય પેલા પોતાનું કરીને પછી બીજા દે એટલે એ દેવતા જેવા કેવાય પેલા પોતાનું કરીને બીજા ભોગી તો છે પણ એ દ્રોહી નથી એટલે દ્રોહાચરણ એનું મુખ્ય નથી અને અસુરો બધા દ્રોહાચરણ મુખ્ય છે મુખ્ય વૃત્તિ છે એમાં દ્રોહ ની એટલે દ્રોહી કહેવાય આવે તો શિક્ષાપત્રી જેવું કઈ નથી કોઈ પણ હારી વસ્તુ છે એ દૈવી માણસમાં ફળદાયી થાય આપણે મહેનત કરો કે સારી વસ્તુ આપો તો દૂકેલી છે ક્રોધ પારુષ્યમ એવિજાત પાર્થ સંપદુરી આ બધા એ ગુણો હોય ને એની પાસે કોઈ સારી વસ્તુ આવે તો એ બધી આ બધી ગુણોને પૂરી કરવા માટે એનો ઉપયોગ એ કરે છે એટલે કોઈના ફાયદામાં થતું નથી શિક્ષા આપે તો દેવી સંપદ વિમોક્ષાય નિબંધનાય સુમતા એટલા માટે સત્સંગ કરવાની જે અપેક્ષા રાખવી એ કે ઓળખીને રાખ જેને તેને લઈને ભૂંગળો લઈને મને ફૂકવા તો એ જો દૈવી જીવો એને સત્સંગ થાય બધી જગ્યાએ આખા બધા એમ કે એ ટુ ઝેડ તમે સત્સંગ કરાવી દો એવી અપેક્ષા ન રાખવી દૈવી જીવો પાસેથી અપેક્ષા રાખવી કે આમાં જેટલા દૈવી હોય એને સત્સંગ થાય અને એને માટે એવું આયોજન કરવું ને એને માટે જ પ્રયત્ન કરવાનો હોય લાગત થાય એવું ન ગણાય એવી અપેક્ષા રાખી મૂર્ખાય અંતઃકરણની સંપૂર્ણ નિર્મળતા તત્વજ્ઞાન માટે ધ્યાન યોગમાં દ્રઢપણે રહેવું સાત્વિક દાન ઇન્દ્રિયોનું દમન દેવતાઓની અને ગુરુજનોની પૂજા तथा अग्निहोत्र आदि उत्तम कर्मों आचरण वेद वेदशास्त्रों पठन पाठन भगवान नाम तथा गुणों कीर्तन स्वधर्म पालन स्वधर्म पालन में कष्ट सहन शरीर तथा इंद्रिय अंतकरण की सरलता अहिंसा यथार्थ ने प्रिय भाषण क्रोध न करव अभिमान त्याग शांति कोईनी न करवी भूत प्राणीओ पर दया પંચ વિષયમાં લોલુપતાનો અભાવ કોમળતા અકાર્યમાં લજ્જા નિરથક ચંચળતાનો અભાવ ધીરજ અંદરની અને બહારની શુદ્ધિ કોઈની સાથે શત્રુતા ન હોવી અતિ અભિમાનનો પણ અભાવ હે અર્જુન આ બધા લક્ષણ દૈવી સંપત્તિ વાળા પુરુષના છે દંભ ઘમંડ અભિમાન ક્રોધ શ્લોક નંબર આજે થઈ જવું છે સ્વામી મહારાજ